શ્લોક નંબર વન એટી વાણી મન પ્રાણો અને બીજી બધી ઈન્દ્રિયોને વશ કરવા સદવિચારોથી બુદ્ધિને વશ કરવી બુદ્ધિનું નિયંત્રણ કરવું જો આ રીતે જીતેન્દ્રિય થઈ જવાય તો આ સંસારરૂપ કુમાર્ગમાં ભટકણ મટી જાય બંધ ઇન્દ્રિય વિક્ષેપો મોક્ષ એશામ ચ સંયમ માહિત ઇન્દ્રિયોનું દોડવું તે બંધન છે તે સંસાર છે અને તે ઈન્દ્રિયોનો જે સંયમ તે જ છે એમ ભગવાને કહ્યું છે ઇન્દ્રિયે સર્વાણી જેતવ્યા પ્રયત્નત સાધુના સાધુના ધર્મશીલના વ્રશ્યેવાન્યથા પથ્ વશિષ્ઠ મુનિએ કહ્યું છે કે ધર્માચારી સજ્જને પ્રયત્નપૂર્વક સર્વ ઇન્દ્રિયોને જીતવી જો તે ન જીતાય તો સન્માર્ગથી પડી જવાય છે વળી ગીતામાં કહ્યું છે જે જીતેન્દ્રિય મનોબુદ્ધિર્મુનિમોક્ષપરાયણ વિગતેચ્છા ભય ક્રોધો સિયને અને મન બુદ્ધિને જીતી લીધા છે જે શાસ્ત્ર અને પરમાત્માના સ્વરૂપનું મનન કરનારો છે જે મુક્તિના માર્ગે પ્રયત્નપૂર્વક ગતિ કરનારો છે જેને પંચ રાગ નથી તેથી જ કોઈ પણ જાતનો ભય નથી અને ક્રોધ નથી આવો સાધક દેહધારી હોવા છતાં મુક્ત જ છે માટે ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછા વાળવાના છે વાળતા સમયે કરીને અંતરમાં અંતરશત્રુઓની જાળ તેને શાંત પામે છે નહીં તો શાંત પામતી નથી અને અંતરશત્રુગણ જીતી શકાતો નથી ગીતામાં કહ્યું છે કહ્યું છે જે यदा संहरते चाय कुरोगाव सर्वश इंद्रियाइंद्रियाभ्य तज्ञा प्रतिष्ठिता जम काचबो क्या शब्दमात्र संभाता तत्काल सर्व अंगों ने संकेली लेधक पुरुष पोता सर्व इंद्रिओ विषय सानिध्य थी पाछा वाली लेनी बुद्धि परमात्मा स्वरूप में स्थिर थी शके जो एकप इंद्रिय विषय में प्रसरे है तो क्याय कामना राग शांत थता परमात्मा में स्थिति थती नहीं मनु भगवाने कहू के इंद्रियाम तो सर्वेशा यद्येकम क्षरतीन्द्रियम तेना क्षरति प्रज्ञा द्रुते पादा दिवोदकम तमाम इंद्रिओ एकमात्र इंद्रिओनों संयम छूटी जाए तो जेम कोई एक मुख खु पड़ता પખાલમાંથી તમામ તમામ પાણી સ્રવી જાય છે આંખ ખુલ્લી થઈ ગઈ તો તેનો ઉત્તર આજ છે જે બધાનો મૂળ તપ છે અને તે તપ ઇન્દ્રિયોના સંયમથી થાય છે બીજી રીતે નહીં સ્વર્ગ અને નરક જે કઈ છે તે બધું ઈન્દ્રિયો જ છે વશ કરાયેલી ઇન્દ્રિયો સ્વર્ગ આપે છે અને વિષયોમાં છૂટી મૂકેલી ઇન્દ્રિયો નરકમાં લઈ જાય છે ઇન્દ્રિય શક્તિને લીધે મનુષ્યમાં નિસંદેહ દુર્ગુણો અંતરશત્રુઓ આવીને રહે છે પણ જો ઇન્દ્રિયોને વશમાં કરી લેવામાં આવે તો સિદ્ધિ પ્રાપ્ત થાય છે પાંચ ઇન્દ્રિયોને છઠ્ઠું મન તેમના ઉપર જે અધિકાર મેળવી લે છે તે જીતેન્દ્રિય પુરુષ ક્યારેય પાપ કરતો નથી તો તેની સાથે જોડાયેલા બીજા અનર્થો તો થાય જ કેમ અમારા સાધુ કરી શકાતો નથી આહાર શુદ્ધિ અને આહારનો સંયમ બે છે આહારની શુદ્ધિ વર્ણ આજ્ઞા હોય એ પ્રમાણે કરવાની અને આહારનો સંયમ એની માત્રાથી કરવા ખાલી આહારની શુદ્ધિ રાખે પણ સંયમ ન રાખે તો પણ અંતઃકરણવશ ન થાય અને આહારનો સંયમ રાખે અને શુદ્ધિ રાખે તો પણ અંતઃકરણવશ ન થાય અમારા સાધુઓએ રસના ઇન્દ્રિય વિશેષ કરીને જીતવી એટલે મહારાજે પેલા કીધું કે જેતવ્યા ચાંદર આરા પછી કે સર્વેન્દ્રિયા પછી કીધું રસના તું રસના બધા મૂળ છે એટલે શરૂઆત જ્ઞાથી કરવાની એને શરૂઆત કરે એટલે ઇન્દ્રિયો થોડાક ઢીલા પડે અને જીતે પછી અંતર જીતવાનો પ્રયત્ન કરવાનો રસના ઇન્દ્રિયની લલોપતાને કારણે હાર સુધી જાળવી શકાતી નથી અને દેહ દમન અને વિચાર બે વામન કર્યા પેલા વિચાર કરવા માંડે તો એ વિચાર નિરન કર્યા પેલા દમન દમન કરે ને વિચાર ન કરે તો એ ન્યાજ અટકી જાય છે આગળ ન વધે એટલે દમન અને વિચાર બે વાનક પેલા દમન અને પછી વિચાર આહારનો સંયમ જાળવી શકાતો નથી આહાર શુદ્ધિના અભાવે અંતઃકરણ શુદ્ધિ સંભવ નથી અને આહાર સંયમના અભાવે બીજા ઇન્દ્રિયો પણ પ્રમત્ત બનીને ઉન્માર્ગે ચાલ્યા જાય છે માટે રચના જીતવી એ સર્વેન્દ્રિય જીતવાનું મૂળ છે તેને સર્વે સર્વેન્દ્રિયો જીતા છે તેથી ભાગવતમાં કયું છે ગૃહપાલયતે જનહ પ્રહલાદજી કહે છે કે રસના અને જનનેન્દ્રિયની લોલુપતા અને દીનતાને લીધે મનુષ્ય ઘર આગળ રહેતા ગૃહપાલ ની હાલત થી જીવવું પડે છે ભાગવતમાં બતાવું છે કે જીવ્યાતિ પ્રમાથી જનોરસ વિમોહિત મૃત્યુ મૃક્ષતી અસદુદ્ધિ મિનસ્તુર્યથા રસનાને ન જીતવામાં આવે તો અતિ પ્રમાથી એવા એવી જીવવાથી જીવવાના સ્વાદથી મોં પામેલો દુર્બુદ્ધિ મનુષ્ય માછલાની જેમ નાશને પામે છે માટે ઔષધની જેમ અન્ન ખાવું એમ આરુણી શ્રુતિમાં કહ્યું છે વિષયની સાનિધ્યમાં પણ ઇન્દ્રિયો ક્ષોભ ન પામે તે ઇન્દ્રિય જીતાની પારાકાષ્ઠા છે તે જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી શક્ય નથી માટે ઇન્દ્રિયો જીતવા પ્રથમ પ્રયત્ન કરવો તેથી સમયે કરીને દરેક કામના શાંત થશે અને સર્વે અંતરશત્રુનું પણ સમ દ્રવ્ય સંગ્રહ કાર્ય કારણીઓ નધુઓએ દ્રવ્યનો સંગ્રહ ન કરવો ને બીજા પાસે કરાવવો નહીં દ્રવ્ય તમામ વિષય સુખ સંપાદનનું મૂળ છે તમામ ભોગ નો મૂળ દ્રવ્ય સંગ્રહ છે એટલે ભોગ સંગ્રહ અત્યારે એનો ભોગ બરાબર મળી રહે છે પણ ભવિષ્યમાં નહીં મળે તો એટલે પછી સંગ્રહ એટલે સંગ્રહ નો હેતુ ભોગ છે એટલે સંગ્રહ કરવા છે એટલે ભોગ નો સંગ્રહ નો હેતુ ભોગ છે એટલે ભોગમાંથી જો પ્રીતિ વહી જાય તો સંગ્રહ પ્રીતિ વહી જાય એટલે ભોગમાંથી પ્રીતિ જ્યાં સુધી નથી ગઈ ત્યાં સુધી મર્યાદા એ કરીને નો ભોગ વેગતો હોય તો એ સંગ્રહ કરી રાખે આમ કે દ્રવ્ય જેમાંથી પેદા થાય એવી વસ્તુનો સંગ્રહ કરે દ્રવ્ય હારી પેન ભાળી તો આપણે સંગ્રહ કરવાની ઈચ્છા થાય તો એમ કિંમતી છે ને એટલે આપણને કિંમતી હોય એટલે સંગ્રહ પ્રસંગ નથી એટલે પ્રવૃત્તિ નથી પ્રસંગ થાય તો પ્રવૃતિ થાય પ્રસંગ જો ઉભો થાય તો આપણને જાણે એની બેન કિમતી લે આવ્યા મૂકી દીધી અને પછી એનો કઈ ઉપયોગ જ ન કર્યો તેનો અર્થ છે લોભ ઉપયોગીમાં નથી ને તમે રાખી મૂકી છે એટલે રાખી મૂકી છે એટલે સંગ્રહ કર્યો છે સંગ્રહ કર્યો છે સંગ્રહ નું મૂળ લોભ છે એ લોભ છે તો વાપરવું નહી વાપરવું નહીં અને એને યોગ્ય વાપરવું નહીં ઈ લોભ છે કે જાજુ થોડું હોવું એને લોભ ને આયારે સંબંધ ઓછો છે જાજુ હોય ને કોઈને કોઈ થોડું હોય તો કોઈક ને જાજુ હોય તો હોય શકાય એવું બને પણ મોટે ભાગે જાજુ હોય લોભિયા થઈ જાય ધન નો એવો ધક્કો લાગે છે કે વધે એમ સંગ્રહ ઈચ્છા થાય સામાન્ય હોય ત્યારે માણસ દરરોજ લાવીને દરરોજ વાપરી નાખતો પણ જો ધન વધે તો દરરોજ વાપરી ન ભોગ ની પૂર્તિ થાય એટલે ભોગ કરતા સંગ્રહ ભૂંડો ના એટલે ન દ્રવ્ય સંગ્રહ કાર્ય ભોગ કરતા સંગ્રહ ભોગની તો લિમિટ તો હોય ને સંગ્રહની સંગ્રહ કરવા માંડ્યો સંગ્રહ કરવા માંડ્યો સંગ્રહ કરવા માંડ્યો તો અનલિમિટેડ ક્યાંય કરતા ક્યાંય લિમિટ જ ભાળે ને સંગ્રહ કરે ભાળે સંગ્રહ કરે એટલે એ પછી ભોગમાંથી નહીં પછી વળી પાસે લોભિયા જે સંગ્રહ કરવા શીખી જાય એ ભોગ ન ભોગવે એવું એ ભોગ ભોગવી ન હોય કે તો સંગ્રહમાં ખોઈટ આવે ને લોભિયામાં ચંપલે ન પહેરેને ચંપલ પહેરે તો આપણી ચામડી ઘણાઈ જોઈએ તો વળી પાસે નવી આવી જાય ખાય એટલે ચંપલ પહેરે ઘાઇ જાય બીજા લેવા પડે એટલે લોભ છે એ સંગ્રહ રૂપે પ્રગટ થાય છે આપણે કઈ હારી વસ્તુ મળી વસ્તુ હારી મળી વસ્તુ જે સંગ્રહ કરતા શીખે તો એમના લોભ કહેવાય આપણને એવું આપણે શીખે તો કે જુનાગઢમાં એક સ્વામી હતા તો નકરે બાસના ખાલી ખોખા અને ઢગલો કર્યો તો મોટો પછી ધામમાં જાય ત્યારે નીકળે ને ત્યાં તો કોઈ ભાળવાય નતી સંગરફી નું ધન છે એ બીજા કોઈ ભાળે નહીં એટલે બાકાત ના ખોખા નીકળ્યા ખાલી દિવાળી કરી નાખી દે ખોખા કરી લેર માંથી ભેગા કરતા એક સામી હતા તો નકરા ચીથરા ને વીટલા નીકળ્યા કપડા ને ચીથરા કપડાં કાઢી નાખે એમાંથી હારું ફાડી લઈ લે અને એનું એક ફીંડલું બનાવી નાખે એટલે મારા પહેરવાનું કીધું છે જૂના કપડા દોષિત તો નથી પણ કઈ નિર્લોભ છે એવું નથી નિર્લોભ એને કહેવાય જોઈએ એટલું સંપાદન કરે અને બીજો બધા એનો ત્યાગ કરે સંગ્રહ ન કરે અને હોય એનો સારો ઉપયોગ કરે હોય એનો ઉપયોગ કરતા ન આવડતો હોય તો એ લો એમ કે આપણે પાસે ઠઠાડી રાખે અને કોઈ એનો બીજો સારો ઉપયોગ એ ન કરીએ કે આપણે ઉપયોગ તો કરીએ ને એનો એ બીજા કોઈ સારો ઉપયોગ ન કરીએ કે એટલે ભોગ સંગ્રહ કરવો હોય તો કોઈ દુખવીને લે આવવું પડે સંગ્રહ કરવાનો તૃપ્તિ થાય નહીં એટલે સંગ્રહ કરવામાં હિંસા થાય અને ભોગમાં હિંસા ભોગ ક્યારે હિંસા વિનાનો ન હોય શકે તો સંગ્રહ તો હોય જ ક્યાંથી સંગ્રહ છે એ ભોગનો વિકૃત રૂપ છે ઓવરે નહીં વિકૃત રૂપ છે ભોગ છે એ પછી ભલે એ રૂપ ભોગવે નહી છે એટલે વિકૃત હોય એમાં પછી લિમિટેડ નો હોય કોઈ દિવસ હિંસા વિના નો સિદ્ધ થતો નથી ધર્મમાં રે ભોગવતા હોય તો એ ભોગ મળે એને દુખ થાય તો એને હિંસા આને લાગે એનો પાપ એને લાગે આપડા આવડત હોય એને આપણે બહુ ઊંચા થઈ ગયા હોય ગુણો જો સંગ્રહ કર્યો એટલે સંગ્રહ ન કરવો સાધુ એટલા માટે મારે લખ્યું કે જે વિદ્યા ભણ્યા હોય એ બીજાને ભણાવી તો એને સંગ્રહ ન કર્યો પાત્ર મળે એટલે તરત ભણાવી દે આપીએ જેને શીખવાડતા જ હિત કિતા મારા જેવો થઈ જાય તો એ બીજા ગુણ નો એ પોતાના ગુણ નો બીજા ને લાભ એટલે જે બીજાને આપે છે સદગુણો આપવા પોતાના હારા સદગુણો આપવા મથામણ કરે એ માણસ બીજાને લાભ હોય આપે એને લોભ નો કહેવાય નહીં તો સંગ્રહ કરો કહેવાય સાધુને તો કઈ સંગ્રહ ન કરાય ત્યારે એ સાધુ કહેવાય કાંઈ સંગ્રહ ન કરે એટલે પોતાના હારા ગુણો હોય તો એ હારા ગુણો થી ભગવાન ના સેવા કરવી અને વધારે જો એને ઓલો હારો ઉપયોગ સદઉપયોગ કરવો હોય તો એ બીજા પાત્ર ભગવાન ભગત હોય એને શીખવાડી દેવા એને એ બધા એમ કે વિદ્યા ભણાવવી તો એ સંગ્રહ નો નહીં તો આપણે એ સંગ્રહ કરો આપણે કે આપણને એક વસ્તુ આવડતી હોય ને આપણે બીજા ન શીખવાડીએ એનો અર્થ એવો છે કે આપણે મોનોપોલી આપવા માંગીએ છીએ એટલે સંગ્રહ એનો ઉપયોગ થાય સંગ્રહ કરે એટલે એનો ઉપયોગ સંગ્રહ એનું ઉપયોગ કોક ના ઉપયોગમાંથી નહી હંઘરી રાખો કોક ના ઉપયોગમાં ન આવવા દેવું અને પોતે ન કરે પોતે કદાચ ધરાય તો કરે પણ જાદુ કરી ના કે જાદુ વધી જાય તો એમ સંગ્રહ નો ચહકો છે એ બહુ મોટો છે સંગ્રહનો ભોગ કરતા વધારે ચહકો છે ભોગ કરતા વધારે ચહકો સંગ્રહ એટલે સંગ્રહમાં માણસને સ્વાદ જેટલો છે એટલો બધો ભોગમાં નથી આવતો કારણ કે સંગ્રહ કરતા શીખી જાય તો એ ભોગ ભોગવતો મટી જાય છે એટલો બધા ભોગ જો ખરો સંગ્રહી હોય તો એ ભોગ ન ભોગવે નવો ખેલાડી હોય તો વળી હજી ભોગે ભોગવે સંગ્રહ કરે પણ જો ખરો ખેલાડી હોય તો એ ભોગે અને ભોગવતા જીવ જ ન હાલે એક એને જીવ જ દોલે લો હશે અને હાથમાં લઈને ખરીદી કરવા ગયો તો ઉનાળાનો ટાઈમ હશે તો એને હાથમાં પરસેવો ભલે ભીનો થઈ ગયો એટલે આ એને આને બોલ્યું એમ કે તું મું છે અને રોવે છે એવું એને દેખાડો કે તને એમ કરીને એને ચુંબન કર્યું અને કે તને હું નહીં જવા દઉં મારી પાસે એમ કરી લઈને પાછળ ખરીદી ન ખરી એટલે સંગ્રહી હોય એ ભોગવી પણ ન શકે એટલે એનો અર્થ એવો થયો કે ભોગ કરતા સંગ્રહમાં સ્વાદ વધારે ભોગ કરતા સાચો ભોગનો ટેસ્ટ જેને આવી ગયો હોય એને સંગ્રહનો સ્વાદ જેટલો એટલો સાચો સંગ્રહનો ટેસ્ટ જેને આવી ગયો હોય એને ભોગનો ટેસ્ટ થોડોક કમ થઈ જાય ભવિષ્યકાલીન ભોગના આશયથી તો દ્રવ્ય સંગ્રહ કરવામાં આવે છે માટે ઇન્દ્રિયોનો જય કરવા ઈચ્છતા અને અંતર શત્રુ શમન કરવા ઈચ્છતા એવા અમારા સાધુઓએ કોઈ કરે એવો નથી થવા દેવો જો કોઈકને દઈ દે અને ઘણી વખત કોઈક સારું પાત્ર હોય તો આપણાથી બધી હોતી નહી એમાં જો પેલી ખાનદાની હોય વધારે તો એ વધી જાય જેમ પરશુરામજી એ ભીષ્મની વિદ્યા શીખવાડી તો એ વિદ્યા છે એ પાત્ર ભીષ્મનું હતું એ બહુ જબર હતું બાણવિદ્યા અનુરૂપ હતું એટલે પરશુરામ નહી ભોગી ગયા પરશુરામ તો બ્રાહ્મણ હતા અને ક્ષત્રિય હતા અને પાછા બાળ બે આમ તો બે બાળબ્રહ્મચારી હતા પણ આ ક્ષત્રિય હતા એટલે આની વિદ્યા છે પરશુરામની વિદ્યા ટક્કર મારી પરશુરામે તો નગર આને શીખવાડી હતી એમાં કઈ થોડી ઘણી પડી રહી હોય ને એક વાસણમાંથી બીજા વાસણમાં નાખે ઘી તો આ તળિયે ચોટી ગયું એ તો જાય નહી એટલે એમ પરશુરામે ભીષ્મ પિતામાં વિદ્યા નાખી તો એનાથી ઓછી ગઈ હોવી જોઈએ વધારે તો ન જાય પણ તોય વધારે થઈ આવી ભીષ્મમાંથી વિદ્યા વધારે થઈ આવી અને પરશુરામ ને હાથ જોડા પરશુરામ ને બોલો સ્વીકારવો પડ્યો એમ પરાજય કે કઈ વાંધો નહીં આલો હું સારું તોય હું સારું તોય જીત્યો કેવા પુત્ર તીત ઈચ્છે એમ સર્વત્ર જયમ બધી જગ્યા વિજય થાય એવું ઈચ્છવું એમ પણ શિષ્યાત ઇચ્છેત પરાજયમ કોક આપણને માથાને શિષ્ય મળે અને લગભગ મળી જાય એકાદ માથાને મળી જાય એટલે એને સંતોષ માની લેવાનો કે સ્વસ્થ પરશુરામ ની સંન્યાસ લઈને ભીજ જવાનું પછી પરશુરામ સંન્યાસ લીધો ને ભીષ્મ લેવડાવ્યો પરશુરામ સંન્યાસ ભીષ્મજી એ એટલે માથાને મળે એટલે સંન્યાસ લઈ લેવો માથા ન મેળવે કુદકા મારવા સંગ્રહ કરે છે એની લોભવૃત્તિ કે મારા જેવો કોઈ ન થઈ જાય એને લોભવૃત્તિ નકરતો એને જીવમાં હોય એટલું ભણાવી દે એને તો એ સંગ્રહી રાખી ગઈ એને જીવમાં હોય એટલે ભણાવી દે એટલે છૂટી ગયો એટલે એની વિદ્યાનો સદઉપયોગ થઈ ગયો જો સારા પાત્ર ભણાવી દીધો હોય નબળું પાત્ર ભણાવ્યું હોય તો પછી બ્રહ્મરાક્ષસ થાય એવું કીધું જો કુ પાત્ર ભણાવે તો એની એ પાછું ઓલા આને ઓલો જે પાપ કરવાનો હોય લાગે ને અને ભાગ લાગે એટલે બ્રહ્મરાક્ષસ થાય થાય એટલે સદપાત્ર ભણાવી દે જો નથી ભણાવતો હોય તો એની સંગ્રહ વૃત્તિ છે એને લોભ વૃત્તિ છે એને ધનનો પ્રસંગ મળશે ત્યારે એ લોભ કરશે ત્યારે સારું નહીં કરીએ ઉપયોગ નહીં કરીએ કે એટલે લોભવૃત્તિ છે લોભ પૈસા નથી લોભવૃત્તિ છે એટલે માણસમાં એ પડી જ હોય છે હગા શિષ્યને ન ભણાવે તો પછી વૃત્તિમાં કઈક પડ્યું છે માટે ઇન્દ્રિયોનો જય કરવા ઈચ્છતા અને અંતર શત્રુ શમન કરવા ઈચ્છતા એવા અમારા સાધુઓએ મહારાજ કે મારી પાસે આપી દીધું સાધુ અને મહારાજ કેટલા બધા નિસંગ્રહિ સંગ્રહ જરાય નો કરતો કોઈ લઈ શકે એટલું આપી દીધું લઈ તો તેમાં આશક્તિ જોડાવું નહીં દ્રવ્યવાન મનુષ્યો માં આશક્તિ હોય તો એ જાતનો લોભવૃત્તિ છે અને આની નજર પૈસા વાળામાં ઠરે કોઈ ભગત માં ઠરે દ્રવ્ય વાળામાં જો ભક્તિ હોય અને એમાં જો એમ કે હેત થતું હોય તો કઈ વાંધો નહીં તો એ લોભ ગણાય પણ દ્રવ્ય વાળા જે રૂપાળા લાગતા હોય તો માલિપા પડે છે સમૃદ્ધિ બુદ્ધિ એટલે મારા જે કે મોટા માણસ ની અમારે બને અમારે બને મહારાજ એવું મહારાજ નો સ્વભાવ કેટલો બધો નિરાળ વિશેષ છે સમૃદ્ધિ બુદ્ધિ થી ગૃહસ્થ આગળ દીનતા દાખવી તે પણ એક પ્રકારની દ્રવ્ય શક્તિ જ ગણાય છે એની પાસે કંગાલ થઈને આમ કે ચારે બધું ફરી રાખે તો એનો અર્થ એ છે કે દોષ નથી જો તેમના હૃદયમાં ભક્તિ અથવા ભગવાન પ્રત્યે આદર હોય તો એને જો ધનવાન હોય ને એને ભગવાન પ્રત્યે આદર હોય સાચી ભક્તિ હોય અને પછી એમાં જોડાય તો એમાં કોઈ વાંધ અને બીજા પાસે દ્રવ્ય સંગ્રહ પણ ન કરાવવો માટે અમારા ત્યાગી સાધુ પણ તમામ પ્રકારે ત્યાગ કરવો જેમ સ્ત્રીનો અને સ્ત્રી પુરુષો નો ત્યાગ કરવો એમ ધન નો અને ધન લોન ત્યાગ કરવો એમ ધન થી લોન લો એનો ત્યાગ કર તેથી જ તો પરમસોપનિષદમાં કહેવામાં આવ્યું છે કે યસ્મા ભિષુ હિણ્ય રસન દ્રષ્ટેત બ્રહ્મણ ભવેમા ભિષુ હિણ્ય રસન સ્પૃતસો ભવેમા ભિ હિણ્ય રસન ગૃહ્ય ચેત સ આત્મ ભવેત ભિક્ષુના હિરણ્ય નથી તો પણ એને બોલો જે પૂર્વાશ્રમનો રોસ આવે છે રસ આવે છે એટલે દોષિત છે જો ભિક્ષુ સોના ને ધનને લાલચ ભરી નજરે દેખે છે નિર્લેપ વૃત્તિ કેળવવી સંગ્રહ કરી જાણવો પણ આનો એકદમ શ્રેષ્ઠ ઉપયોગ ક્યાં થાય આપણા કરતા બીજો કોઈ શ્રેષ્ઠ ઉપયોગ કરતો હોય તો આપડે દઈએ કી આપડે દઈ નહી આપણે તે લો એમ જ માને કે આનો શ્રેષ્ઠ ઉપયોગ હું જ કરી જાણું અને સંગ્રહ નિર્લેપ કેટલી છે કઈ આપણી પાસે સંપત્તિ હોય આ સદગુણો સંપત્તિ હોય એનાથી નિર્લેપ આપણે કેટલા છે સદગુણો એ સીધે સીધા કલ્યાણ કરી દે અને બ્રહ્મરાસ નો કરે અને જગત માં ગોથા ન ખબર આવે સંગ્રહ કરે તો હું ગોથા ખબર આવે ક્યાંક પોતા હોય એમ પોતે પોતે ભાળી ગયો હોય બીજા કોઈક ભાળે ન હોય બીજા કોઈક જોતા હોય જોઈએ આને એમ થાય કે મારામાં પાદી પછી બહુ મોટો ગુણ આવવાનો છે તમે ભાળો કે નહીં કઈ મારામ પાંચ દિ પછી બહુ ગુણ આવવાનો છે મોટો જો ભિક્ષુ સોનાને ધનને લાલચભરી નજરે દેખે છે તો તેને બ્રહ્મ હત્યા લાગે છે ભિક્ષુ જો તેને આસક્તિભાવથી નજરથી દેખે છે તો તે ચંડાળપણાને પામી જાય છે અને જો ભિક્ષુ મોહિત થઈને તેને લઈ લે અને રાખે છે તો તે આત્મઘાતી બને છે માટે ભિક્ષુએ સોનાને આસક્તિથી જોવું નહીં અડવું અને રાખવું પણ નહીં જીવન મુક્તિ વિવેકમાં એક સ્મૃતિવચન છે કે ધ્રુવ ભિક્ષુરના કરવાથી તે મોક્ષ માર્ગ થી પતિત થઈ જાય છે આ વાત ગોપાલ સ્વામી ગોપાલ દેહયાત્રા માટે પણ ગ્રહસ્થો એ જ સંગ્રહ કરવાનો શાસ્ત્ર માં છે કારણ કે તેમના ઉપર પોતા સિવાય અન્યના ભરણ પોષણ ની જવાબદારી છે પરંતુ ત્યાગીઓ સંગ્રહ ન કરવો ત્યારે તે સાચા અર્થમાં ત્યાગી ગણા માટે નહીં અટાણ સારું થયું છે રાખી મૂકો કાયમ આવશે તો ત્યાગી મટી જાય ત્યાગ વૃત્તિ કર લોભ અને કર પોતે બઉ ન હોય એનો ઉપયોગ કરે ભગવાન ના ભગત ને ઉપયોગમાં જાજો એને આવે એવા આશય થી જે બચાવે એને કરકસર કરે હારા આશય થી બચાવે છે ગ્રહસ્થ હોય અને પોતે ન વાપરે એવી ઈચ્છા એમ કે હોય ને કે આને જો આપણી પાસે હોય તો ભગવાન ના સેવા થાય કે અથવા તો ભગવાનની સેવા કરીએ કે સેવા કરે તો એ કરકસર તો એને તો અમુકનો સારો ઉપયોગ કર્યો કરોગ સંકોચ હોય કર્કસર એટલે સંગ્રહ નહી કરોગ નો સંકોચ એટલે કરકસર છે એ તો સાધુ નો છે કે ભોગ નો સંકોચ કરવો આમ થો સાધુ નો ભોગ નો સંકોચ કરવો હોય અને આમ તો કરકસર કરે એટલે એનાથી થાય એટલે એમાં સાધુતાનો ઉઠાવ આવે છે કર્કસર વૃત્તિ હોય તો ભોગ નો સંગ્રહ આવ્યો ભોગ નો સંકોચ આવ્યો એટલે એનો બીજી હારો ઉપયોગ કરે કરકસર છે એ કરકસર બચાવીને બીજે સદુ ઉપયોગ ન થતો હોય તો એને સંગ્રહવૃત્તિ કેવાય અને કરકસર કરી લોભનું રૂપ છે બીજું લોભ નું વિકૃત રૂપ એટલે સંગ્રહ નંબર નસો રક્ષો ન કશ્યાપી ધૈર્ય ત્યાજ ન પ્રવેશ ન્યાસો રક્ષો ન જો કે ન દ્રવ્ય સંગ્રહ કાર્યો એમાં આશક્તિપૂર્વક સંગ્રહ છે તે જ અનર્થને આપનારો છે માટે તે ન કરવું પરંતુ કોઈની કોઈક ની થાપણ રાખવામાં તો આપણી કોઈ મમતા આશક્તિ છે નહીં વળી રાખવામાં તો કેવળ પરોપકાર બુદ્ધિ જ છે વળી સામાન વિચાર મારા જેવું હાઉ વિચારી લેતા હોય ને ક્યાંક ક્યાંક પોતાના દોષના રક્ષણ માટે હું એના હારા લુગડા વિચાર કરી લેતા હોય આપણે આમ આવાસીક કેતો હોય ક્યારે ત્યારે પણ આપણે આવાસી ક્યાં સમજીએ કે આપણને આપણે તો આવા હારા છે એવું બધું વિચારી લેતા હોય છે મન છે એનો સ્વભાવ એવો છે કે દોષમાં હોતે ગુણ વિચારી લેતો હોય પોતાના અને પારકાના ગુણમાં દોષ વિચારી લેતો હોય કે એ આવો છે તો એ ભલેને હારો છો તોય આવો છે અને આપણે ભલેને ગમે આવ્યા હોય તોય હારા છે કોઈકની પરંતુ કોઈકની થાપણ રાખવામાં તો આપણી કોઈ મમતા આશક્તિ છે નહીં વળી તે રાખવામાં તો કેવળ પરોપકાર બુદ્ધિ જ છે વળી સામાનુ સારું થશે એવું વિચારીને પણ કોઈની થાપણ રાખવી નહીં જાણીતા હોય અથવા અજાણ્યા હોય તો પણ કોઈની પણ થાપણ ત્યાગીઓએ ન રાખવી હા તમે રાખી જાઓ અમે ખ્યાલ રાખીશું એવી પ્રતિજ્ઞા કે વચન આપી વસ્તુ કે ધનરૂપી થાપણ ન રાખવી કારણ કે તેનાથી મનમાં ક્ષોભ થાય છે મન પરમાત્માનું ચિંતન કરવાને બદલે થાપણનું ચિંતન અને ચિંતા કરવામાં લાગી જાય છે મનની એકાગ્રતા પરમાત્મામાં રહેતી નથી એકાગ્રતા લુપ્ત થાય છે વળી ધૈર્યમ ત્યાજ્યમ ન કરી ચિત અમારા સાધુઓએ ધીરજનો ત્યાગ ન કરવો સદાકાળ ધીરજવાન રહેવું ક્યારેક દેશકાળની વિષમતા પ્રાપ્ત થાય અથવા ભિક્ષાદી ભિક્ષાદીની અન્નાદિની પ્રાપ્તિ ન થાય ત્યારે પણ વિકળતા વિકળતાને પ્રાપ્ત ન થવું અને કર્તવ્યાંશનો ત્યાગ ન કરી દેવો ધૈર્યનો ત્યાગ ન કરવો એટલે વિકળ ન થવું અને કર્તવ્યનો ત્યાગ ન કરવો દે છે દેશ કાળના વિપરીતપણાએ કરીને પણ ક્યારેય વિષય સન્મુખતા ન આવવા દેવી તથા ભગવાનના માર્ગમાં પ્રમાદ ન આવવા દેવો ન પ્રવેશ સ્વાવાશે સ્ત્રી કદાચ સાધુઓ પોતાની જાયગા બંધીની હોય તેને વિશે ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહીં વરસાદ તડકો વગેરેથી પીડાતી પીડાતા હોય વિશ્રાંતિ લેવાની ઈચ્છાવાળી હોય તો પણ ધર્મ બુદ્ધિ પરોપકાર બુદ્ધિ કે માનવતા બુદ્ધિથી પણ સ્ત્રીને પોતાના નિવાસમાં પ્રવેશવા દેવી નહીં આ તો મહારાજની આજ્ઞા છે એ વિચારવા જેવી છે અત્યારે બધા બહુ કે બહુ ઉદાર બુદ્ધિવાળાને બહુ વિશાળ બુદ્ધિવાળા હોય તો એવો વિચાર કરે પણ મારે ના પાડી છે વિશાળ બુદ્ધિ એટલી બધી બહુ ન રાખવી પોતાનો ધર્મ ભંગ થાય વરસાદ તડકો વગેરેથી પીડાતા હોય વિશ્રાંતિ લેવાની ઈચ્છા વાળી હોય તો પણ ધર્મ બુદ્ધિ પરોપકાર બુદ્ધિ કે માનવતા બુદ્ધિ થી પણ સ્ત્રીને પોતાના નિવાસમાં પ્રવેશવા દેવી નહીં શા માટે તો એમ કરવાથી ચિત્તનો વિક્ષોભ થાય છે માટે સાધુની જગ્યામાં પરોપકાર બુદ્ધિથી પણ સ્ત્રી પ્રવેશ કરાવવો નહીં શ્લોક નંબર વન નાઇન્ટી વન રાખો સ્વામી મહારાજ